તમને કોને સવાર ક્રિએટેસ છે એવું અમારા કાયદે કે અબંધ બોડી ક્રિએટર વ્યુ પોઈન્ટ નોટ બાયન્ટ બરાબર છે શું છે ઇન્ડિયન વ્યુ પોઈન્ટ મ્યુનિ વ્યુ પોઈન્ટ પણ વ્યૂ પોઈન્ટ તમારું છેલ્લું વસ્તુ નથી સમાચાર નહીં થાય તમને વેચાણ લોકોને સમાચાર શું તેર વર્ષથી મરે એક મહારાજ હતા બહુ સારા સંતોષ હતા આમ પગડવા જતો પછી મને કહે છે ભગવાન તને મોક્ષે રહી જશે જાય તો પછી અહીંયા બિહાર સારી જગ્યાએ પણ પછી એના ઉખાણ ઉખાડ્યો હતો તો એવો મોક્ષ નાખજો અને કોઈનો આખેલો મોક્ષ નાખજો હતો છે ને કારણ મોક્ષ મોક્ષ એટલે નો અન્ડર હેન્ડ નો બોસ ભગવાન મારી છે અને જો કદી હોય લોકોને કઉ ભગવાન કરી ના છે શું કામ કર્યું બતાવી કોઈ પુરાવો થયો ભગવાન ભગવાન જે કહ્યું મને કઈ ભગવાન નથી એવું કરવા માંગ ના ભગવાન ના હોય તો તારું મારો આનંદ આપડે હોય નઈ આ લાગણી વાગણી બધું આ જો ભગવાન ભગવાન ભગવાન મેં દેખાય શું કહ્યું તક મને કઈ ક્યાં રહે છે તને શું લાગે છે કાંક ઉપર રહે છે હું તો હમણાં ઉપર કરી શકે છે શું તો આકાશ છે હું બધે જે હું બાપો રહેતો નથી કરતો અને તારી અરજી લોસ પ્રોપર્ટી ઓફિસમાં ગઈ યો હું આ તમે એડ્રેસ સાચું એડ્રેસ આપણું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ શું ભગવાન જગત બનાવવાનો ભગવાન જગત બનાવવાનો નહીં બનાવ્યું નથી કોઈ બનાવનાર છે નહીં બનાવનાર વખત કુંભાર થશે કોઈ કોઈ બનાવનાર નથી માટે કોઈની ઉપર આક્ષેપ કરવા જેવો નથી આક્ષેપ આપીને તો લોકો દુઃખી થઈ ગયો સાહેબ ભગવાન બનાવ્યું હું આક્ષેપ કાયમ સુખ્યો ભગવાન મને વસ્ત થઈ ગયા શું કરું મને વસ્ત થઈ દુઃખ લેવા આવેલું સુખ લેવા માટે નથી આવ્યો તમારા દુઃખ હું લઈ લો કારણ કે હું જે સુખ ભોગું છું એ સુખ તમે તો આપણે ખાવ તમને કારણ કે તમારે ઘરનું સુખ તમને ફક્ત જાળતું નથી એટલે હું તમને ઉભાડી બરાબર બરાબર હું તો નિમિત્ત માત્ર છું શું છે અથવા તો કોણ બોલે છે ભગવાન નામાં બોલવાનો ગુણ હોત નઈ તો એ બોગડો થઈ જતો શું બોલવાનો ગુણ ને બોગડા થાય જ નહીં ભગવાન જેને બોલવાનું ગુણ હોય ને તો એ બોગડો થાય નહીં શું કરું કાંઈ વધારે પડતી બોલ્યો એટલે આ કોણ બોલે છે એવું તમને કહી દઉં આ ઓરિજિનલ ચેપ રેકર બોલે છે તમારી સાથે ઓરિજિનલ ચેપ રેકર તમારી સાથે વાત કરે છે એ વખતા છે તમે શ્રોતા છો હું જ્ઞાતા દસતા છું આની પર ચેપ્રે વાગી રહી છે એની પર નોંધ છે મારી પર નિરંતેક સેકન્ડે નોંધ છે મારી પર ક્યા પ્રેકડ શું વાગી રહી આ શોધવા કોણ વખતા કોણ શ્રોતા એટલે હું જ્ઞાતા દસતા છે કરે છે વકીલો મેં કહ્યું જતા નથી હવે શું થાય છે એક માણસે કહ્યું વકીલે એ તો મેં એક હજાર રૂપિયા આપી મને આટલું મારા ફાધરે નાકરી કર્યા જીતાડીલો ખરો છોકરાને કારણ બાપના દીકરા ઝઘડો થતો હતો એ છોકરા જીતાડ્યા હજાર પૈસા પણ આપી દીધા ખાલી છોકરા એ ને કે મારા બાપના નાકરી કર્યા હતા બીજા હજાર આપણું કે આપ્યું કે હારી ગયા જેદાર જીતા શું કેતા હતા જો કેવું પ્લિડિંગ કર્યું તું જોયું ને તો બલભરા ઉડી જાય કેવું પ્લીડિંગ કર્યું તું તો પેલો ધ્યાન રાખે હા રોક મારા છે પછી જ્યારે હરી ગયા કે છે તમે આવું હું શું કર્યું કે હું શું બોલતા નથી મારું નથી એક શબ્દો હું મારી દઉં હા મારી ભૂલ થઈ મારી તું પણ બોલનારો તું કે ભૂલ થયો તે તું કોણ શું છે કોણ શું એવું બને કે ના બને મારી ભૂલ થઈયા બોલી જાય ને મારી ભૂલ થઈ એવતા બોલી દે તે કોણ અને ભૂલ થઈ તે કોણ અને કહે થોડીક ને તમને કેમ લાગે કોણ એક બોલા આપણે કોણ બે એક જ નહીં કે છે કે કે બે એક જ નહીં કહે છે બોલી દેનાર અને બોલ માફ કરના બોલી દેનાર અને બોલનાર એક નહીં કે હોય છે કે એ જ મત એ જ મત કોણ તમે તો કમ બોલુ છો ભૂલ થઈ કે નર અને ભૂલ દેને તે બે એક એક હોય છે કે વીરો બે તો તો તો તો તમે બધાને કરે છે ભગવા અહંકાર કરે છે હું બોલું એટલું જ છે અહંકાર જતો રે ત્યારે ખબર પડે એટલે સમજાતું નથી હંડ્રેડ પર્સન્ટ પડે મારો અહંકાર ગોમ થયેલો છે મારામાં સેન્ટ પણ બુદ્ધિ નથી ગઈ અહંકાર જ્યારે ત્યારે જઈ જઈએ ત્યારે સેન્ટ બુદ્ધિ પણ નહીં હોય ત્યારે તમારે ત્યાં બુદ્ધિ નથી હું ના બુદ્ધિ ના નહીં બુદ્ધિ હોય તો મારે ઇમોશનલ ભાઈ શું અને ઇમોશનલ હોય તો હજી ચંચળ રહે તો હવે દુઃખદ હોય શું કહે એટલે ચાંદ પણ બુદ્ધિ રચનાર એક જ માણસ એવા છે કે જરા પણ બુદ્ધિ બધા જ્ઞાનીઓ બુદ્ધિશાળી હોય કે આપણે કઈ કહેવાનું બુદ્ધિ નથી તમે મંગળ મારું બહુ બુદ્ધિશાળી કે આ આવું બુદ્ધિ વગર હોય બાકી હોય ગમે તને હવે ગમે છે બેન એમ કે છે કે જન્મ વરને બધું જો ભગવાન કંટ્રોલ ના કરતો હોય કોમ્પ્યુટર ચલાવે ભગવાન ભગવાન ના એક શક્તિ છે કોમ્પ્યુટર ના આધાર કાર્ડ છે આ બધા બધા ને ભાવ ભાવ પણ થાય છે ને અહંકારથી અહંકારથી ભાવ આમ કરી નાખો ને તેમ કરી નાખું ફરણ કરી નાખો કરે છે એ ડિસ્ચાર્જ છે શું છે જે જે ક્રિયાઓ કરવામાં આવતી બધી ડિસ્ચાર્જ છે અને જે ક્રિયા નથી કરતી જે દેખાતી નથી એ ભાવ કરે છે એ દેખાતા નથી પોતાની ખબર નહીં પડતી એ ચાર્જ છે શું છે હંમેશા પાણી અહીંયા મોટો ધોધ પડતો ભાઈ એ પાણી ઉપર ઊંચે ઝડે કરવું પાણી આ દરિયા કાઢે દરિયો ફરી કાઢે છે તમને કેવું લાગે અને એક ફૂટ ચલાવવું પડે પ્રકૃતિ એ જુદા સ્વભાવ છે એ તો પ્રાક સ્વભાવ છે એ તો હા માર્ગ પણ આ જગતના મૂળ સ્વભાવ શું ને એ મૂળ સ્વભાવના આધારે જગત ચાલી છે શું ને મૂળ સ્વભાવ આ સોનું ગમે એટલું હોય તો તાર ભેગું થાય પણ કમ્પાઉન્ડ ના થઈ જાય શું કહેવાય મૂળ સ્વભાવ હોય જો કમ્પાઉન્ડ થાય તો મૂળ સ્વભાવ ઉડી જાય એટલે અહીંયા આત્મા છે બધી ચીજો ભેગી થઈ ગઈ છે પણ મૂળ સ્વભાવ ને કારણ સહયોગ સ્વરૂપે છે કેવું છે કમ્પાઉન્ડ સ્વરૂપે નથી એટલે જ્ઞાની પુરુષ જે લાઈન ઓફ માર્કેશન નાખ્યા બિટવીન આત્મા અને અનાત્માની વચ્ચે તો એ છૂટી પાયું જગતની બધી જીજ છૂટી પાય મુક્તિ આપે તો તરત તરત મુક્તિ તરવા દુઃખોથી મુક્તિ આપે શું કહ્યું એક દુઃખ ના રહે અમે શું કહું કે એક સિત્તેર સાધ બે લાખ તો આવું મળજો કું કહે એ ગેરંટી વાળું વિજ્ઞાન હોય આ વિજ્ઞાન છે કેવું છે પૂર્વે ના હોય વાસી શાસ્ત્રો ના હોય અત્યાર વેદ ભરી રહે શું બોલે બધું આત્મા આ રૂપા વાંચી વાત કર્યું કે અહીં આત્મા હોય નઈ આત્મા શબ્દરૂપ નથી એ સ્થુલ નથી શબ્દ છે મારે ક્યાં જવું તું તો દીધી રૂબરૂ ચાલક ફરી ગયું તો ગોટું જ્ઞાની જે વેદના ઉપરી છે વેદના ઉપરી છે જેને મળે વેદ નીકળ્યા કરે છે જ્યાં જાણ ત્યાં હા ભગવાન બનાવનાર નથી ભગવાન છે કેવું છે પણ તમે બનાવનાર પહોંચો ને તેની તમને આ ચિંતા ઉપાય છે ખોટો લગર તમને બ્લેમ કરો છો લગર લેવાય બ્લેમ કરો છો એને લેવાય નથી દેવાને ખીજડી તમે કરો છો થાય છે કાચી રીતે તમારી રીતે થઈ અરે સારી થઈ કઈ તમારી રીતે થઈ એવું તમે અનુભવ નથી ખારી થઈ ગયા પછી તમે કહો કરવા ને એ મરી ગઈ કરી તો શું તમને પુરાવા દેખાડો કોઈ માણસ ભગવાન કયું આ કરી ગયો છો ભગવાન ભગવાન જ ઓળખો ગયા બ્લેમ એને બ્લેમ કરતા કરવો એ વાળ પણ કહેવાય આપણે તમે કરતા થયા તો તમને ભ્રાંતિ ઉત્પન્ન થઈથી કારણ બંધ થાય તમે પછી એને કરતા થયા હો છો જે અગરતા કાયમ માંથી જે જ્ઞાતા કરતા પરમાનંદ આગળ આગળ દાયા પુરુષો થઈ ગયા યોગી પુરુષો થઈ ગયેલા મહર્ષ્યો થઈ ગયા એ બધા એમ જાણ કે લોકો શું કરશે બિચારા એટલે ભગવાન કહેજો કે બધું ભગવાન કરે છે ચિંતા ના થાય છોકરો ના થાય પણ તે પાછો ગાલી હવે આવું બોલો તો આમ બોલો તો આમ વિરોધ અવિરોધાવાદ બોલો બધું કરે શું કદાચ તમને લાગે ને બે મરતે કમાયો ભગવાન લોકો એ અમુક સ્ટેજ માં તમારે ભગવાન માનવાની જરૂર છે એ ભગવાને કર્યું તો પછી પૂરી રીતે માનવ શું કરું બધો હા છોકરો થયો તો ભગવાન લઈ લીધો તો એ ભગવાન શું કરું કોટ ગઈ તો એ ધણી ધણી એટલે ગુસ્સે થઈ ગયો ભગવાન ભગવાન પછી બાધાઓ રાખે માતાજી ની બાજા રાખે બ્રહ્મા ની બાજા રાખે વિષ્ણુ ની બાધા રાખે પછી બાધાઓ રાખે પાડે રસ્તા દુખી થાય કોઈ કુટુંબમાં વ્યક્તિ હોય એને કોઈ દુઃખ હોય કે દર્દ હોય તો કુટુંબ ની વ્યક્તિઓ ભગવાન ની પ્રાર્થના કે બાધા માનતા હોય છે ને તો એવી રીતે મદદ ના કરી શકે કુટુંબ ની વ્યક્તિને નિમિત્ત હોય છે શું હોય છે એના કર્મ ફળ હોય શું કર્મો એક જાય છે ને એ ફળ આપે છે બસ એનું હા તમારા કર્મ કરો છો અને એ કર્મનું ફળ તમને મળ્યા કરે છે ફળ મળે ભગે છે એ ડિસ્ચાર્જ છે અને તમે કરો છો એ ચાર્જ છે એટલે કોઝિટન ફેક્ટ ઇફેક્ટન કોઝિસ કોઝિટન ફેક્ટ ઇફેક્ટિસ પુનર્ધન કરે છે પુનર્ધનનો ઇફેક્ટ ભગવ છો એમાં કોઝિટિવ થાય છે એ આવતા ભગવા ઇફેક્ટિવ થાય છે શું કહેવાય એટલે ભાઈના સાહેસ ને એમ થાય આ રીતે એટલે બઉ ખુશ થઈ જાય છે કે અહંકાર ના ખેવા મેચે જાય એ પાણી આમ ના બોલે કેવું હું જવું છું દરિયા ચાર ઇમા ના બોલાય એમ એને ચાલુમાં પોતે રાહકાર કર્યું એ કર્યું એ ખોશ થયું એનું ભરપાસ મારે મુંબઈમાં હોય અને બેન એને ત્રણ રૂમો હોય અને આપણે પાંચ છ જણા અગિયાર સાડા અગિયાર વાગે જઈએ હું કાઢીએ ચંદુકી તો ચંદુકારે ના ઉડે શું કરે અને પછી પાંચ છ જણ શું કરે ના ના શું કહે શું આવો વધારો હું વધારો કહે સારા શું કરે અને શોભાશે હાર બધાને પણ આવો વધારો કહેતા જાય મોડામાં મોડું હસ્તું દેખાય અને મનમાં શું થાય અત્યારે કંઈ શું આવે એક બાજુ અમારું વસ્તુ દેખાય છે આવો કસારો કેસે એક બાજુ મનમાં શું થાય અત્યારે મુશ્કેલી છે ગયા બધા સુઈ ગયા છો કે આવું નહીં ગુમવા પણ મુશ્કેલી હોય તો તમારો ગુનો તો ના કહેવાય ને ગમે એવી મુશ્કેલી તો તમે ગુનો કરાય તો નહીં પણ આ ગુનો કર્યો કે ભાઈ ક્યાંક અત્યારે તમે આમ આમ સીધું બોલો આવો પધારો જ એની ઉપર આમ કરે એટલે ત્યાં આવું થઈ જાય તો અમે કહીએ કે તમે જે ભગવાનને માનતા એ ભગવાનને કહેવું ફરી દા પછી કે ભગવાન આમ નહીં કરવું જે છતાં થયું એની માફી માગું આવે નહીં કરવું કંઈ જે આયા એ માથા પર છે જ્યારે જશે તારાતા પણ આયા એ માથા પર શું કહે આટલું કહત જાય આવો તમ જ ભણે આટલું કહો તો ગુસી જાય ને હવે તેમ છતાં પછી તમે શું કહો તમારી ખાંડ જોડે આટલી ચા છે આટલી ચા મુંબઈમાં તો આગળ ગઢી ખરે આપીએ ચા ત્યારે શું કે અત્યારે ચાબાર હો ને અત્યારે ખીચડી ગાડી છે ચાલતી કહે છે એટલે આ ભાવ બગડે છે એ એક ઓછ છે શું છે ભાવ સુધરે અને બગડે બે રાટલા ભાવ થાય એ સુધરે છે તેને જ પુણ્ય બંધાય છે અને બગડે છે તેનાથી પાપ બંધાય છે અને જગતને તમે સુખ આપો જે માતાને તો તેને પુણ્ય બંધાય છે દુઃખ આપો તો પાપ બંધાય છે તમારે જો સુખ જોઈતું હોય તો લોકોને સુખ આપવું દુઃખ જોઈતું હોય તો દુઃખ આપવું સુખ દુઃખનું મિક્સર ગમતું ના હોય ત્યાં જઈ તમારું છેલ્લે હા તે આપડે કઈ શું કઈ ભાઈ આપડે તું રાજા છે એટલે આપણે રાજા કે આપડે ગમતું હોય એવું કેવું કરે ભગવાન ને ઈચ્છા છે ભગવાન ઈચ્છા વાળું દેખાડો કે મને ઈચ્છા નહી થઈ કોઈ ઈચ્છા વાળું દીખા કે ઈચ્છા વાળું કે ભગવાન ઈચ્છા થઈ ગયે તારીખ હેલ્પ ભગવાન ભગવાન લીલા મા રામ કેવાનું ભાઈ નો ભગવાન ભગવાન છે ભગવાન છે તમને દેખાડ્યું નહી ભગવાન તમને દેખાય છે તમને દેખાય છે હા ભગવાન દેખાયા છે તમારે કેમ દેખાય દિવ્ય દેખું આપેલા શું કરેખાય આપણા એક જગ્યાએ માંડ્યો ભગવાન ક્રિયાતર નથી એવું અમે પૂરા કર્યા હોય તો ભગવાન આ બનાવી વાત છે હું ખબર કરું ચાલ તો કઈ ચાલ બનાવી કે એ તો ઉધાણ કરું છે બનાવીએ ખબર કરું શું બધું નથી જોડતું એવું લેટ લો બનાવીએ તો શરૂઆત થઈ ગઈ ને થઈ ગઈ તાકી બિગિનિંગ તો ઘણા કરતી થઈ જશે બિગિનિંગ થાય તો આ લાલક ના ત્યાં આવે તો મેં પૂછ્યા અનાદિ અનંત સાસરો સાસરો શું કે જગત અનાદિ અનંત હવે એવું શબ્દ હવે અના અનાદિ અનાજ નથી લાસ્ટિંગ એમાં પિયતની જરૂરત ક્યાં છે મૂર્ખ આવે તો શું છો તમે એવું અંધાર જો ખાતરી થઈ ગઈ ભગત નથી આવ્યું ભગવાન પિયત નથી ખાતરી ભગવાન છે પણ ભગવાન ક્રિએ જ નથી પણ આપે હમણાં સમજાવ્યું ને કે કોઈ વખત કુબાવ થઈ જાય તો ભગવાન ને પ્રાર્થના કરીને કેવું કે ભૂલ થઈ ગઈ હા તો એ ભગવાન બે વખતે કુબાવ કરી દે કે માફી આપી દે એમ કે છે આપે હમણા કહ્યું કે દાદાજી મારી વાત કરો એ તમારે કહ્યું ને એટલે શબ્દ જ કામ કર્યા કરે શબ્દ કામ કરે શું કરું તમારે શ્રદ્ધા જ કામ કરે શું કરે દાદા પણ માફ કરશે એટલે તમારે શ્રદ્ધા જ કામ કરે બીજું કઈ શું કરે ભગવાન વિતરાગી છે તમે જેવું કહો એટલે વિતરાગી છો કે તમે એને ફૂલ નાખો એક પોતે સ્વીકારતા નથી એટલે નિશ્ચય ગેટ હંડ્રેડ ફ્લાવર્સ શું પોતે શીખાતા નથી એટલે એ બોલતા નહીં બોલતા કાયદો બોલે છે કોઈ પસંદ નાખો તો રિટર્ન વિથ સો કેવી રીતે આકરો કઉશું તમને સમજાયો હોય પથરા આવે અને ઓછા દેતી પછી આવે બિલકુલ બે રાગ તમારા ભાવ જ એની પાસે કામ કરનાર રાગ અને દેશ અમને ગાળો પડે માર મારે તો અમને એની પર દ્વેજ ના થાય અત્યારે ધોળો માર ને દ્વેજ ના થાય શું કહ્યું જોયું એટલે રાગદ્વેજ ના થાય ફૂલ ચડાવે એટલે તો આમ કરી ગયું ના અમને ધોળો મારે છે અમારો પ્રેમ ઘટાડ નહીં થવાનું અમારો પ્રેમ ઘટાય નહીં થવાનું અને આ ગુનો કરાય કે વધે નહીં કાલે ઘટવડ થાય એમને પ્રેમ જ ના કહેવાય જે વધઘટ થાય એને પ્રેમ જ ના કહેવાય એમને આ શક્તિ કહેવાય શું કહેવાય તમે જગતમાં પ્રેમ ધોઈ લો વધી જાય આ શક્તિ આનું કોઈ લૌકિક ભાષામાં પ્રેમ બોલો છો પ્રેમ તો ભગવાન કહેવાય શું કહે ભગવાન શું થઈ ગયું તમને આ લોકોની માન્યતા છે કે ભગવાન બધે જ છે બધે એક જગ્યા ખાલી નથી એવું જે કે છે ને ભગવાન સર્વત્ર છે એનો અર્થ જુદો છે આ લોકો સમજ્યા ચોપડ હંપી જાય છે એમ કોઈ શું કરોપડા હં જાય એટલે ગોડ ઇઝ નેવિએટર હેવરી ક્રિએટર એટલે આ ક્રિયાશનથી ભરેલું જગત મારી વચ્ચે જગ્યા જ નથી બધી ક્રિયાશનથી જ ભરી ભગવાન રહેલા છું અને ભગવાન રૂપે જ રહેલા છે એમાં ઘણા વિતરાગ છે ફક્ત આ ક્રિયેટરનો શું હેલ્પ કરશે કાંઈ કે જોડે બેસી અને પોતે પ્રકાશ આપ્યા કરે બીજું કોઈ ધંધો નહીં બીજું કંઈ એમનો માલ છે તેને કે આ પ્રકાશમાં તમને જ્યાં સુધી અનુકૂળ આવે ત્યાં સુધી તમારું પ્રોજેક્ટ કર્યા કરો શું કહે અને તે તમારી જ જવાબદારી મારે ચોરી કરી છે તો એને પ્રકાશ આપે અને પોલીસ વાળાને ખોરો છે તો એ પ્રકાશ આપે શું બધું પણ તમારી જવાબદારી પર શું જવાબદારી આપ એમની નહીં અને ભગવાનને આધરીથી આ તે ભગવાન કરતા નથી એ આદરી છે એમની હાજરીથી આ જગતનું બહુ થયું શું થયું જેમ સૂર્યદની હાજરીથી સૂર્યનાય કાતચીત કરે નહીં કઈ હેલ્પ કરે નહીં પણ આપણે આપણી ઘરે બધું બનાવી શકીએ ના બનાવી શકીએ ઉર્જા લઈ શકીએ ના લઈ શકીએ એક એ છે ઊર્જા તો એ સૂર્યદ કરતા નથી આ તો આપણે એને આજરીથી પેલું કામ થઈ ગયું પેલા ભગવાન એ આધરી બધું ચાલી રહ્યું ભગવાન ના હોય ચાલે નહીં અને ભગવાન ક્યા ભાઈ ભગવાન છે જેમાં તમે તમે જેને આત્મામાં આત્મા માને છે સાધુ સંધ્યા છે આત્મા માને છે એમાં ચેતન છે જ નહીં બિલકુલ એ બિલકુલ ચેતન જ નથી એમાં પેલા બૂતાળા છે શું બિલકુલ ચેતન જ બિલકુલ એ ચેતન કોઈ માણસ જીવ નું અમુક વખત સ્થિર થાય ના થાય મિકેનિકલ નહીં લાગતો આ ચેતન મિકેનિકલ આગળ આગળ હા જો પેટ્રોલ ના ના શું થાય ગેસ ના જાય પાણી ના રેડિયે મહિલા બધી બધા મિકેનિકલ બધા મિકેનિકલ છે ઉપદેશ આપે એમાં ચેતન નથી ભણનાર માં ચેતન નથી ચેતન હવે આ વાત બઉ આ વાત સભરાય છે મારે ધરાકી બહુ છે પચાસ હજાર ગરાક છે પચાસ ચાલી પચાસ હજાર ધરાકી ના મળે તો આખું આખી દુનિયા થઈ જાય મારી ફેક્સ વાત છે હન્ડ્રેડ પર્સન્ટ શું કયું અલૌકિક હા બતા શું થાય શું થવા શું કહે આ તો જાય મહાવીર ભગવાન થઈ ગયા હવે કૃષ્ણ ભગવાન વૈષ્ણવ ભગવાન કરે છે ભગવાન બિચારા નહીં એ પોતા એ વાત ભગવાન એ તો વાંચું ના શું હતું એ બધું આવું કરે નહીં આવું શું કયું ને કઈ ભગવાન તો ભગવાન ક્યાં ભગવાન કઈ ઓછા બીજા માણસ ને બધા ભગવાનને માટે દરેક માણસ લાયસન્સ છે જ્યારે થવું હોય જેને થવું હોય એને ભગવાન થઈ શકે છે પણ એના માટે શું કરાર્થ આપવો જોઈએ આ વિધાઉટ માય ગોડ શું આય ને માય છે તેથી જીઆત્મા છે ત્યાંથી જીઆતમા થયા આય ને માય માય થતો હિ ભૌતિક માય જતું થયું એટલે ગોડ થઈ ગયું સંજા છે જાય માય જાય માય ના આધારે ઉભો રહે અને માય માહિતી કાઢે માય માહિતી કાઢ બીજું માય ઉભું ને ગમે તું કાય પણ બીજું કાઢનારું કૃપા એમની કૃપાથી શું ના થાય ના ભૂલે એ મારા આ નિર્વિકલ્પ સવારી જોઈએ મારે ભલા સવારી જોઈએ નિરવિકલ્પ માં રહેવા જતા હા આવે કોર્ટમાં વકીલાત કરતા ચાલે બધું થઈ જાય છે આ માય ને લીધે જ છે આ દેહ મારું નથી એવું હત્યા વસ્તુ એની ઉપર માય તો નહી ટાઈટલ નથી શું કે આ વાણી ની ટાઈટલ નથી જોઈ લીધું અને આ માય ની નથી કે સમજ કારણ આ કાળના માણસો ને એવી શું આ રીતે ઘડી ભૂલી જાય કારણ કે એટલો બધો મોહ વ્યાપી થઈ ગયો છે ત્યાં કોઈ સંગાટ ના હોય સાહેબ એટલે ત્યાં કોઈ સંઘર્ષ ના હોય એટલે ખીર નહીં જોઈએ તો પરલોક આ તો તમે વકીલાત કરો છો હેમ તમે કશું જ કર્યું ભણ્યા નથી ભણ્યા નથી તમે નહીં કર્યું આ તો બધા સંજોગાઈ ભણાયા શું કહ્યું સંજોગાઈ વકીલાત કરી જો આ રિલેટિવ તમે નહીં અને તમે ત્યાં રિલેટિવ શું કહ્યું એટલે તમે કરતા હોય તો તમે રિયલી કરતા હોય કેવું બરોબર તો થયું એટલે એક અજીત છે એ એ જ આ પ્રકાર મત શું છે એ જ અને એ જીડ છે હવે ગયા અવતાર જે બધું લઈને આવ્યા છો તમે નહીં કરતા આપડે એ બધું પૂછારી લઈને આવ્યો છે પુણે ભોગવે છે હવે તમે લઈને આવ્યા છો તેની જ હાયા કરો છો તેની હા ના કર્યું આ તો બધું લઈને જ છો તમારે આવતા રોગને માટે હા હા તેના બધા આ ફોનમાં થોડ છે આજે શું છે કે તમે બેંકમાં જઈને બેસો બંધ થઈ ગયું હોય પેટ્રોલ ના હોય તો પછી તમારે બેંકમાં દોડભાઈ ચાલી જવું પડે તમે દોઢ ચાલી જઈને અને પછી નથી પંદર ડોલર જમે કર્યા તું કઉમ બેન દિવસ પુરસાદ પણ આ બધા થી લઈને આવ્યા અને સેવા બધું બરાબર બધું રે આવ સમજી ગઈ તું રાત તને જોઈએ મેં કે કે ગુસ્સો આવે તોને કંટ્રોલ કેમ નો કરો ગુસ્સો આવે તો કંટ્રોલ કેમ નો કરો આવતો હે ને કંટ્રોલિંગ કરી કે ગુસ્સો આવે છે એસી બી કંટ્રોલ ગુસ્સો તમને આવે છે તે સતો લઈને પછી કંટ્રોલ કરો ને કંટ્રોલ થતો છે એની મારે કંટ્રોલ થાય એટલે પોતા છે સ્ટેશન ના ફરાય ગાડી વચ્ચે ચલાઈએ ચલયે એનો રસ્તો જુઓ એનો માપ જોયે એનો મેપ જોઈએ ના જોઈએ એ આ ક્રોધ ક્રોધને કારવા ના હોય એટલે મેચ એનો શું કરવા જતો એટલે જાણવો જોઈએ શું કહ્યું શું સાધન છે કે જતો રહે આ પાછે સંત હિન્દુસ્તાન સંતો એ ક્રોધને એમાં તો દબાવી દીધો કે દબાય તો હોય છે નથી કરતા શું કહ્યું હવે કરી શકે છે એવું તો ઘણું માયા શું કે છે કે મારા ક્રોધ ને દબાવે મારી નાખે મારા બધા છોકરાને મારી નાખે છે પણ મારો નામનો છોકરો જીવતો જ છે તો હું બધા થઈ જશે મારો માન નામનો છોકરો જીવતો જ છે ત્યાં સુધી બધા ઓટોમેટિક લોકોને મેનંદ કમી જ મારી ખબર ને માયા શું કે છે મારા છોકરા હું હાથમી અમને નિર્વંશ કરી શકે માયા તમને શું થવાનું નહીં માયા તો એ માયા કેવી હોય માયા માથે સીંગડા લંબ નવ નવ હાથ નવ હાથ લાંબા સિંગડા આગે મારે સિંગ મારેલા પાસે આવે અમને કેવાનું કે દાદા જે અમને આવ્યા પરમ સુખમાં મૂકવા કંટાળા આ દુઃખી નથી પહોંચાતું એટલે અમારી પાસે માગણી એટલે તમારે ગમે ભગવાન પર એક ધડી મરી ગયા ભગવાને મારે એકલા બધું છે મારું ધડી મારી મા બાપુ એવી બાજુ બોલો ચાલે તેનું દુઃખ તમને પડે છે બાકી તો આપડા ભગવાન એને કોકડા લાગતી તું વાંધો ને આ ભાડિયો એ ભગવાન મારતા તારી સારી શ્રદ્ધા મારે તારી સમજણ ને મારા કોઈ આરસું નથી લેતું નથી પોતે પોતાની સમજો કે બુદ્ધિ નથી એવાની પુરુષ તે દોતા એમની પાસે બેઠા અડધો તો શ્રદ્ધા ઉત્પન્ન થઈ જ જાય છે એટલે અમને શ્રદ્ધાની મૂર્તિ કે કે શ્રદ્ધાની દરેકને શ્રદ્ધા થઈ મુસ્લિમ હોય ગમે છે બધાને લઈ જાય હવે ત્યાં આગળ થશે તમે બે માંગો એ બધું ફળ મળે અને તેવું એવી રીતે પેલા પર મારી પાસે હું નહીં તમારી શ્રદ્ધા તમને મારી પાસે શ્રદ્ધા દે હે તમારો ફળ આપે અને આ ફરતા આનંદ થાય થાય કોઈ દાળ જોયો ના હોય એવો જોડ્યો ના હોય ઊંચો થાય મારો આનંદ માસ્ક જેમ જેમ હમસી પડતી જાય એમાં આનંદ કરતા જાય થોડો આરામ નહી છે હા દીધી કે ઉધારી નો બહુ જીધું પાણી ગાય છે બોલો થોડે બોલાવો તો કેવું માહિતી ગોષ નહીં